પ્રાયોજક આના રેનોસરા બર બર નથી આ ભાઈનો સરા સારું બોલે કા પા ટીજાય ના જલક બોલું પણ તો રાતી ડિબ્રેસનો અને કસાઈ કે અભિપ્રાય આપે છે કસાઈ હોય તો ઓર્ડર ગ્રાઈડ હોય કસાઈ હોય તો ઓર્ડર અભિપ્રાય હોય મિત્રો કસાઈ હોય તો મિત્રો ગ્રાઈડ હોય ઓકે તો મિત્રો કે વાસૂ છે વિતરાઈ ને પણ અભિપ્રાય જેવી વાત બોલી શકે ખરાબ એને લાગે અભિપ્રાય જેવી વાતો આ સારો છે આ બરોબર નથી છતાં વિતરાકાય છતાં અભિપ્રાય ના હોય એટલે કે હોય એને ફ્રી ગઈકાલે ગજવું બધું હાથ લે જો ભગવાન પૂછે છે કે ભાઈ ગઈકાલે એના એના એનો ઉદય તો આજે વિતરાગ ની દ્રષ્ટિમાં દ્રષ્ટિ જેવી હોય કે જેથી અભિપ્રાય છે સિમનભાઈ પૂછે છે વિતરાગ ની દ્રષ્ટિ જેવી હોય કે અભિપ્રાય ના પડે હોય આપે કઈ પૈસા હોય બનતી એવી કઈ હોય ભેટ તો રે પણ એ અભિપ્રાય ના હોય ભેદ જ નથી હું તો કઈ રીતના ખરાુ બને પણ જયારે દ્રષ્ટિ માં ભેદ જ ના રહે કે આ સારું ને આ ખોટું ત્યારે એ અભિપ્રાય રહી જ થયો ત્યારે વિક્રાસ થયો કેવાય ને આપડી દ્રષ્ટિ માં આ સારું કે આ ખોટું એવું રહે નહીં ત્યારે એને અભિપ્રાય ના બેસે ત્યારે જે વિકાસ થયો કેવાય ને વિક્રાસ થઈ જશે સારું ખોટું તો હોય છતાંય રાક્ષ ના હોય એવું બને સારા ને ખોટું છે એમ કે છે કે ચોરી કરે છે પણ એની દ્રષ્ટિ તો નિશ્ચય ની તો ખરાબ છે ચોરી કરે છે એ નિશ્ચય ની તો ખરાબ છે જ નહી ને છું એ ખરાબ છે કાઢવું આવશે આ દાન આપે છે એવું છે અભિપ્રાય ના હોય છે એ ચોર છે એવો અભિપ્રાય ના હોય ઉદય ના કર્મ ના ઉદય ના આધીન છે અને એ પોતે ચોર નથી એ પોતે આ ચોર થવું હોય તો મેં ચોરી કરી છે એવું એ માનતો હોય એ ચોરી કરનારો પોતે તો એવું જ માનતો હોય ને મેં ચોરી કરી છે એ તો આપણે આપડી દ્રષ્ટિ માં રહેવું જોઈએ એ તો આપડી દ્રષ્ટિ એ શુદ્ધ છે એવું રહેવું જોઈએ પણ એ પોતે તો ચોરી પોતે કરતો હોય એ તો એવું જ માને કે મેં ચોરી કરી છે ને હું ચોરી કરું છું પણ આપડી દ્રષ્ટિ ના બગલ અને ખરેખર તો એને પણ એટલે એ ચોરી કરવાની ક્રિયા આખી કર બનાવ આપડે એ ખરેખર પોતે કરે છે એવું ગાણ છે તેથી એ મોટે કરતા નથી આના એટલે સમજ ને પોતે કરતા નથી વ્યવસ્થિત કરતા તમારે વ્યવસ્થિત કરતા રાખી છે ને જી, હા! કાર્યમો માં નથી ચારિત્રમો કેવાય એમ ચારિત્રમો માં જાય સામાન એ ચોર તરીકે જુઓ એનો ચારિત્ર મોર ચોર જોઈ ચારિત્રોન ચોર જુઓ ચોર જુઓ એક આપતા સૂત્ર માં આપનું વાક્ય છે દાદા કે સામાન કોઈ નો પણ ડોસ જોવો તો કે છે કે ચારિત્ર મોજ માં નથી અમુક અપેક્ષા એ જતા ચાલે ડોઝ જોવાનો ડોસ બે રીત પોતે કરતો નથી દોષિત જોવાનું પરિણામ થાય છે દેખાય ને પોતે કરતો નથી મારે નિર્દોષ છે શું એવું તો આપણને રેજ છે તમને સસ રામદે દેખાય દેખાતા હતા કરંટ આપો ને આ બધું બુદ્ધિ પચીસ બહુ લાયેલા કેટા બેટા બધે રેલી રહ્યા ને પછી વકીલ કયા બધા કરે છે એમાં શું ખોટું બધા ચાલે ચાયા જ કરે છે ના હોવું જોઈએ તમારે પોતાના દોષે ખાતા છે પોતાના દોસ્તે ખાતા છે चोरी दान क्रिया, एक आप अभिप्राय अपाय जा बढ़ी क्रियाओ पाका अभिप्राय अपाय जता है अभिप्राय राजकेश अभिप्राय રાઘદેશ નાય તો અભિદય છે રાકેશ એટલે ખરેખર રાક્ષ કે પાતલો કાર્યક્રમો કાર્યક્રમો કાર્યક્રમો એટલે ક્રિયા એટલે કરવાની ક્રિયા અથવા દાન આપવાની ક્રિયા એની ઉપર રાઘદેશ સંસારીખ ઉપર ને આ જ્ઞાન આપેલું એને ચાલી છે તો અંદર ખાલી જાણ કે પોતે કરતા લોકો છે એને બીજું કોને કર્યું બુદ્ધિ બધે એને જ દેખાય તો જાય બુદ્ધિ નફો ખોટે દેખાડે એ નફો છે કેટલા વાગ્યા શું થાય છે ખાવાનું તો રોજ ખાવાનું થાય રાવડા દારૂ થઇ જ કેવળ જાય પછી ખાવાનું ના હોય કેવળ જ્ઞાન થાય એટલે આ ખોરાક ની જે ખોરાક ખાવાની પ્રક્રિયા છે એમને પણ દે તો હોય બારમા રાખો છે તેર માં કેવું થાય ખોરાક એવો કોઈ દેખે નહિ ખોરાક અને સંદાસ એ કોઈ દેખે નહિ બઉ સુમ થઈ દેખે નહિ અને થાય કઈ આનંદ વધતો જાય છે કે એવું હા ભાઈ ને ખરી મજા આવે ઘણી વાર સારું હા સારું તમારે હું તમારે એવું છે ચાર કલાક કે છે ચાર જ કલાક સુવાનું ચાર કલાક સુવાનું કે છે ચાર કલાક બધા બાર થી વાતાવરણ આપડે નઈ એ ચીડાયા કરે આપડે કે મિત્રાચારી કઈ જરાય એવું એવું કઈ ઊંચી ગાજવું હોય ને મને આપે ને પછી એમને હું કઉા સાઈડ છે કઈ ઘર બધા ભોગવત ભોગવત આનું આજ રહી લો હોય ની તું કે અમારે ચોરી સત્સંગમાં બેસી ગઈ એમ અમારે બે કર્યા કરીએ અમારે બીજા કોઈ નઈ અમારે જરૂર આ છોકરા ને જ બે મહિનો મળી ગયો તમે ઉપયોગ કરી દે એટલે સારી છે એકાદ મહિનો મળી ગયો આ આપે જ હોય છે ચાલો પણ એના કરતા એમને તો એમ ભાવના કરવી જોઈએ કે બધા અમારા માટે બાકી મારી વાત બાકી નો છોકરી આ ભાઈજને કાર્ય કરે ભાઈ જીતવું જ પડે જીતવું હા બધી દાદાજી ભાઈ કઈ પણ આ તો બધી એક જાત થી જોવું ના પડે બધી પરી સાબા દે ના પડે જ્ઞાન ના હોય તો કરી શાપવા દેવું પડે આપડા જાદુઓને કરી સાપવા દેવું પડે જય સત્ય આધાર છે આપડી દશા કેવી છે ખુશી થી જવું હોય તૈયારી હોય બધી તો હસતા રમતા રમતા રમતા રમતા જ્ઞાની હોય પણ માટે એટલે કેટલું ઊંચું જોયે જિંદગી તમારે એટલે બીજું પછી પણ અમુક ઉંમર પછી દાદાજી પરિપક્વ ઉમર થાય પરિપક્વ ઉમર તો એવું બની શકે છે કે બઉ આનંદ થી જઈ શકાય પરિપક્વું પેલા આપડે પેલા એને બજરિયા ને હા હા છે દાદા ભગવાન બધું વિધિ બોલી બધા એ બોલ્યા બધું થયું પોતે બોલતા હા તો આજ્ઞાની તો શું થાય છે કે તે વખતે કચાક માં મિલકત ગયો હોય કે કોઈ ચોરીઓમાં બચી ગયો હોય એવું થયું કે મારા ફાધર બાર કામ ગયા અને કઈ ને ગયા લાગના દસ વાગે ગાડી આવું છું મારા ગામ બેઠા અને બસ બે મિનિટ માં સરવૈયા ની વાત છે કેવું સરવૈ છે દાજી જગત માં કઈ સારું નસું છે જ નહીં ખરી રીતે જોતા જગત કઈ સારું નસું તો છે જ ના વિભાગે આપડે કઈ કારણ વગર ના વિભાગ નાગ હોય દેશ ના હોય તેને તારું ખોટું હોય ને દાદાજી એને કઈ ને દો ના થાય પૂછે ક્યાં તારું કહેવાય ખોટું કેવાય ખોટું એ ખોટું કેમ દાદાજી એમ એ મારે પણ સમજો કેમ એમ એને કરવું પડે કેવી રીતે એ ઉતરી ને નીચે વાત કરી શકે દાદાજી ચોરી કરે છે એમ કે ચોરી કરે છે એમ આપને પૂછે અભિપ્રાય તો બરાબર છે આપને કેવું હા તો એ અભિપ્રાય નથી ના ના એ પૂછે વાસ્તવિકતા કહીએ હોવું જોઈએ વ્યવહાર માં કેવું હોવું જોઈએ પણ હા બાર પૂછે તો કયું મજ માં મારા અંદર પણ એ વસ્તુ ના સમજી કે આ ભેટ છે આ સારું છે આ ખરાબ છે બરોબર અંદર પણ મારામાં ભેટ હોય જ નહીં કારણ શું રાઘેશ કારણ ચોરી કરી ગયો તો મારી કરતો નથી એમ પટેલ નીકળે છે એમ પટેલ હિસાબે થાય છે એ નહી કરતું કે કોણ કરે છે એના કરના ઉદય કરે એટલે આ વિતરા વિજ્ઞાન તો વાર જાતનું છે પણ આખું વિજ્ઞાન આવરી વાત થઈ ગયું કરતા ભાસ્કર કરતા ભાસ્કર વ્યવહાર કરતા છે તેનો દુરુપયોગ થયો સમજેલું નહિ વ્યવહાર માં કરતા એટલે વ્યવહાર માં કરતા વાત છે આ કેમ કરું ભાઈ ભાઈ નહીં બાકી આપડે કરતા નથી વ્યવહાર માં આપડે એટલું સમજાય વ્યવહારમાં આ ભાષા હોય એ ભાષા ને ઉદ્ધરતાથી આપડે જવાબ ના આપવો નહિ તો આપડે જ્ઞાન આપણે દુનિયા છે છે માણસભાઈ એમ કે છે કે આપણે એમ કીધું તું અમારે ઉદય આપડે ઉદયકર્મ ના હોય પણ ચારિત્રમો હોય કેવું પાછો ઉદય આમ તો ચારિત્રમ છે ઉદય એમ શું કેવા માંગે છે કે એના ઉદયકર ને આ ઉદય સાથા કરે છે એ આપડે જુવાની જરૂર પડે શું હા આપણો ચારિત્ર મો છે જ્યાં સુધી હું હું સુરેશ્વર છું હું ભરાણ સુધી એ મોહ છે શું હું કરતા છું એવું ભાન આટલા બધા સામાયિક કર્યો નિશ્ચય થી બોલો છું તો કાય ના હિસાબે ધબમાં ફેર છે મૂળ તેનું તે જ્ઞાન છે આજ વિતરાગ નું વિજ્ઞાન છે ભગવાન ને આવું વાત છે તમે જે સેવન કરો તેના ફર્ગર જ આવે સંસારમાં શુભ આવે તમને કેવા બિલકુલ જય મહેનત પુસ્તક વાંચવાની મહેનત નહીં નહી તો કહેવાય તો ચાલી ચાલી પુસ્તકો બંધાવ અને પાંચ વાગ્ય પાંચ વાગ્યા નું લખે બધું આવી ગયું પાછું બધું વ્યવસ્થિત છે બોલાય નઈ બોલાય ક્યારે આપણને કોઈ કે પ્લેન આવવાનો છે જોઈ લઈશું કે ના એવું ના પડે આપડે પણ દાદાજી જોઈ એ જોઈ લઈશું કે છે એના હાથમાં છે જોઈ લેવાનું હું માણસ એમ કે જોઈ લઈશું આપણે કીધું ને દુરુપયોગ કરવા જાય તો કોઈના હાથમાં છે ને એટલે એનું શું થાય છે કે આ જે ભાવ બગાડે છે ને એ ભાવ ડિસ્ચાર્જ ના ભાવ બગડે છે ચાર્જ ના ભાવ નહી બગડતા એટલે ફરી પણ આ ડિસ્ચાર્જ ના ભાવે જ છે એટલે આપણે વ્યવસ્થિત આપડો ભણો એમ જ્યોતિ છે કયું મરી જવાનું પણ આપડે છે જીવસી માની ને આપડે દવા કરવાની કાળજી ઉડી જાય પણ ઉડી જાય ખરી દાદા હા હા લુકું થઇ જાય દુરુપયોગ કરી સદુપયોગ કરવાની મારામાં સ્વતંત્ર ખર્ચ છે નથી પણ અમુક ભાવ એનો જે અમુક એનો જે એ હોય છે ઉડી જાય છે એ બાદ આ એક પોઈન્ટ હજી કદાચ ક્લિયર નથી થતું આ ક્લિયર માં એટલું સમજે નથી થતા હોય તેનો માટે નથી પણ જે દુરુપયોગ પહેલી છે તેને આ ઘૂંટ મારી છે એ તો બરાબર છે આપને તો આપણે તો કરવી જ પડે તમારે બીજું કરવું પડે જેટલું તમારે જોયા બાર બહાર જાય એ ફરી જોવું જ પડશે એના જેવું અમારે થઈ જાય દાદાજી હું શું કે મારા મનમાં એ શું ચાલે છે જાગૃતિ પણ મારા હાથમાં છે મારે જાગૃત ઘણું રહેવું છે ના એવું ના બોલાય આપડે બોલાય નઈ પણ આપણે સમજવાની વાત છે અંતરાય છે સમજ ને તો મારા હાથમાં છે મારા હાથમાં નથી અંતર રહી શકે એવું સમજો એ બરાબર છે દાદાજી પણ આપડે દાખલો સમજવો હોય પુરતા પુરસાર્થ પુરુષ થયા પછી પુરુષાર્થ થયો તો કેટલા માણસો મે તો હું આજે જ કહું કે મને આજે જ મુક્ત થઈ જાય એટલો બધો પુરુષાર્થ કરવા માંગુ હે મને હું એટલો બધો પુરસાર્થ કરવા માંગુ કે મારો આજે જ મુક્ત થઈ જાય પણ નથી થતું પુરસા પૂરતા પૂરું થયા પછી પૂરતા ના હોય તો આ કામ પૂરું કેમ થાય કે વ્યવસ્થિત ના કરી શકે એને વ્યવસ્થિત એવું સમજુ છું કેનિકલ છે બધું અને મિકેનિકલ જ વ્યવસ્થિત છે ના કર્યો ચાલે હવે દાદાજી એ દાખલો લો મને મને એક વખત એમ થાય કે મારે કમ્પ્લીટલી દાદાજી સાથે રહેવું એક વાર એમ થાય કે મારે તો હવે નિરંતર દાદાજી સાથે રહેવું છે પછી કેમ નથી રેવાતું નથી રેવાતું એમ કરીએ તો પછી અંતરાય હોય અંતરાય જેટલા બાર જેટલું કરીએ મને આ લાભ મળ્યો એટલો આપ્યો ને આપડે તો કરીએ તો ના કરીએ તો પછી થાય પણ ના કરીએ એવું મને કેવી રીતે મારે હાથમાં જ ક્યાં ના કરવાનું પુરસાદ આપડે હાથમાં આપણા હાથમાં મુખ્ય વસ્તુ અહીંયા જ મુખ્ય પુરસાદ આપણે હાથમાં છે વ્યવસ્થિત આપણા તાવ વ્યવસ્થિત આપડા નથી તો આ કુરસાર્થ એટલે બધા આવડે રસ્તે આવી જાય વ્યવસ્થિત માં પુરુષાર્થ ખે એવું ના કહું આ તો હવે એને ડિસ્ચાર્જ કરીને ચાર્જ કરીને મૂકી દઈએ હા તો આવના કરતા જેટલું સમજો ચાર આદિશા હા બઉ વાત હોતી નથી બધે બાકીનો પૂરતા રાત્રે તમે ઉઈ ગયા તો તમે ઉપયોગ ઉપયોગ એ પૂછા જણાવીશો બરાબર છે હા તો ઉપયોગ એ પૂછતા તમે જો ઉપયોગ ના મૂકો તો દુરપયોગ થશે ખાન ઉપયોગ તો જોઈએ પણ હવે છે આખી રાત ના રહે આખી હોય ચાર કલાક રે છે ને એ આપડો આ પોર્ટ છે તે રે શું કહ્યું તો રે નઈ આપડે પોર્ટ તો છે એ તો હું સમજુ છું કે ખબર છે આ પોર્ટ છે એ બી ખબર છે ના અંતરાય પહોંચે બંધરાય છોડે નઈ હવે એ અંતરાય એ અંતરાય જે છે એ બી એક વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત ખરો ને વ્યવસ્થિત વ્યવસ્થિત આ જે પુછાથ છે એ વ્યવસ્થિત જાણે એનું નામ પૂછવા કેવું જ્ઞાન કરવું શું કરવું કેવું જ્ઞાન આખો દાળો ઉપયોગી રહેતો એનું શું કારણ કે બીજા એના અંતરા બધાને કેટલા લોકો આવે ઉપયોગ કને કેવાય નિર્દોષ દેખાય મારું બધું કાપે નિર્દોષ દેખાય એ શુદ્ધક છે એવું આપડે શુદ્ધતા ન તૂટેગ એ હંમેશા ક્ષમતા જુદ્ધ ઉપયોગ ને ક્ષમતા ધારી જ્ઞાન ધ્યાન મનોહારી મન નું હરંગ કરે કર્મ કલંકુ દૂર નિવારી જીવ વર્ષી ના પોતાના નાયક સભામાં રહેવું નામ પૂછા ઉપયોગ છે અને કર્મના ધોરે બીજી બાજુ જે રહેવાની છે પણ આ શુદ્ધ ઉપયોગ તો સમજી જાય ને શુદ્ધ ઉપયોગ માણસ સમજી ના શકે કારણ બીજો બીજું દેખાય નહિ ભગવાને નિર્દોષ જગત જોયું નિર્દોષ અને જગત નિર્દોષ છે નિર્દોષ જોયું અને નિર્દોષ થયા આપડે નિર્દોષ થવાન થયા છીએ નિર્દોષ જોતા શીખવું છે જ નિર્દોષ એટલું જ આપડે કેવાથી વાત તો એવું કે જાગૃતિ છે દાદા આપતા સૂત્ર માં એક સૂત્ર છે આપનું હાજર સૂત્ર આપનું આ સૂત્ર છે આપતા સૂત્ર માં સૂત્ર શું છે આ વખત ના જન્મ જયંતિ અંકમાં વાણીપ ના વિષય નો સત્સંગ બઉ સરસ આવ્યો છે વાણી વાણી ટેપ છે વાણી સામાની વાણી પણ ટેપ છે તારી વાણી પણ ટેપ છે એનો સત્સંગ બઉ સરસ આવ્યો છે પણ આમ જ તમારી તમારી એક વખત આપડે માની આ તો પછી વાણી નો કરતા જો એને મારી કરતા આપડું આ વિરોધાભાસ શું થવું જોઈએ હરેક બાબત એક શબ્દ વિરોધાભાસ ના લાગવો એ જયારે આવે છે ને ત્યારે આ દાદાજી પોઈન્ટ નથી સમજાતો आज हम पे करता है दख कारण के ज्ञान सु करे थे प्रकृति અને પુરુષ ને ધીરું પાડે છે બધી રીતે નિહાળવાના પ્રકૃતિ ને બધી રીતે નિહાળ્યા હતા હવે આપે છૂટું કર્યા છીએ દાદાજી આપે બધાનું છૂટું કર્યા છીએ પણ બધાને છૂટું એક સરખું ન બધાને છૂટું એક સરખું ન હોય અશુભ બધા રાત નક્કી કર્યું છે એતો સર પણ બધા બોલી જીવડે બધા નાનપણ માં ના વધારે પડતા ભૂખી બસ બધો દોસે તમે કોઈ લાઈ એવું કહેવાય